વિતરાગતા પૂર્વક સર્યા વિતરાગતા સહિત તૈયાર <ande noise> <ótimo> <tart Canary Music discovered> ના હોય મને એક સત્સંગ ની અંદર એક ભાઈ મને એક જરા પૂછ્યું કે તમે આ બધી વાત તમે એમને જરા કોને મેં કહ્યું હું કેવી રીતે કહું મારી સપ્લિમેન્ટરી આપું છું તે પેલા પચાસ ટકા માઇનસ મૂકી ને પછી પૂર્વગ્રહ છે પૂર્વગ્રહ હોય તો મેં કહું હું મારી સપ્લિમેન્ટરી એમને કેવી રીતે આપું હાજર થાય તો આ ના પાડે કે આવું મેન કર્યા રહેશે તો કૃપા હું બહાર જાઉં કાઢી ના જઈ બરાબર માર્ક નો ધરમ ખરો ખરો ફરજ આ મોટી કમાણી ના બાપ ની સિવાય ની સિવાય મોટી કમાણી મહિલાનું પણ કમાની બરાબર હોય દાદા ખાઈ તો હોય જ નહીં ખાઈ ખીણો આવે છે ડુંગર ચઢવા માટે પકડ્યું છે ને કર્યા કરે છે હા એક શર માં આવે છે ને ખીર કર્યા કરે છે વાસ્તવમાં એ પૂછા ને ખીર પૂછા ડુંગર હતો એ કાઢી નાખી ડુંગર તોડ્યો કરવા માટે તેના બદલે વેલ ઇજગર કરી છે હાલ વાલી નથી એને રાજી કરવાનું હાલ વાલી બધું હાલુ વહેલાતું નથી બીજું લેવાતું નથી ભાઈ ને પોતાને પોતાનો જ માલ આપે તમારો પોતાનો જે માલ છે ને તેનો મને વધુ પછી ગમે કઈ દુકાન હોય એટલું જ પૂછવાની જરૂર દુકાન નો સવાલ ત્યારે તમે નિર્ભયતા આવી છે તમે ભાઈ ત્યાર પછી તમારે એમના તરીકે એમને જોવું પડે કે વિતરાતા કેવી વર્ત છે જયારે ત્યાર પછી એને દ્રષ્ટિ આવે સમજવાની સમજવાની થાય જગ્યા છે કે મને કઈ સમજાતું નથી ગુજરાતી કઈ બને આપવાના પણ ફાવતું સમજાતું નથી ખરો પરમ વિનય કેવો હોય દાદા ખરો પરમ વિનય કેવો હોય પરમ વિનય ખરે ખરો કેવો હોય ખરો એવું પરમ વિનય માં કોણ રહે ભરતદેવ હા નહી બે ચાર જણા છે ખબર પડે ને આવી ફરંદે કે ખબર પડે કોણ ગયો એવું ને હવિતે રહેવાય હવિતે રહેવાય આવું જોને હવે સે રહેવાય પરમ વિનયમાં એ નકલ કરવાની ચીજ નઈ નકલ કરવાની ચીજ નઈ નકલ કરવાની ચીજ નઈ નકલ કરવાની ચીજ નઈ અધરા છે માણસ હમણાં શું કે જમીન રેન્જ ના સ્વચ્છતા જાય એનું રૂપ વાત ના છી નહી ઘણા તમે <laughs> <laughs> અત્યારે ના પટિના નેમાલ આધી સભુ સન્માહ ખબાર છે આલે જરબ કરન છે નેમાલ કેલે અને પરિવહન ની નેમો દેલ ભી નેમાલ બિને મારતો ખલે ઉત દેખલો નેમાલ ગાજો હોય ને ભણ ભુતો આપલે કેવોન માં બીજી બાજુ ભાઈ પણ આર બંદક ના વળડે હા દો બને તો એને એને જેલું પડે તો પ્રેન્ટ કે તે કોલ કરી દે આવજે કોઈ ફની કોણ ફની મારે તો આપો બસ ડેટમ ડિપલેટ ફાઈટ રો ત્રીજી ના મને દેલા તું ફાઈટ કરને કરતો મને કવડ પડાવા બોલ નથી ના હોય આપડે હશે ને એકાદ અત્યારે યાદ ના ગુલાબ નું ફૂલ હોય ભાવ હોય ભારે ના લાગે એટલે એકાદ બે હોય તો આપડે ઓગણી ને આપડે એવા હોય મિનિય માં તો બઉ હા દીપક ભાઈ કાંતિભાઈ પરમ વિનય કોને કેવો તારે પરમ વિનય કોને કહેવાય એવું નથી ક્વોલિટી નથી કે ડિઝાઇન નથી है है है से, से।, <laughs> से, से। <laughs> प्राप्त वचन दुख न એ ભાવ રે પરમ વિ નાની પછી નાની પછી એકદમ સંતોષ કરાવે સારો વિનય તો તારે ને વિનય ને આપઘાત કર્યો કે આપઘાત કર્યો વિનય છે ધન્યવાદ વિનય ને બધા આપઘાત થયેલા થયેલા ટાઈમ લાગે આપઘાત કરો મારેલો વિનય હોય તે બીજું આપઘાત થયેલો કેટલા આવું વિચારી ના આવે કોઈ પણ સંજોગો તો જરા વિધાય ગુણ છે ને જેમ તો કોઈ પણ સંજોગો વિચાર ના આવે ગમે તે પ્રસ્તાવ ખુલ્લો કરે તો ના ના ના નારે જ્ઞાન ભાર પછી સમજાયું છે ને આ જ્ઞાન આ જ્ઞાન ભાડે ને તેના શું સમજાય ન फोड़ पड़ो कर आ सहस तूटी गया अंदर सांझेटी वाले त्यार विनय उत्पन्न करे तो, तो नहीं ઘણા જ્ઞાન તમે જાણો છો તમારો કોર્ષ પેલો અડવા દેશે જોવા નથી આવ્યું છે મારે એવું મારે એવું થતું બધા પાંચ આજ્ઞા એ બધા છે પાંચ આજ્ઞા પડવાનું બેસા કોઈ ને કઈ કોઈ ને કઈ કોઈ નઈ ભાઈ એ લોકો નાસ્તી રહેશે તો એમ પોતે કદાચ ઓછા થતું જાય ને ઓછા થતો જાય ને એટલે ખરે નઈ ભાઈ રાત જ ના કરે સમજો પાર પડે તમને હોય છે જ્ઞાન નો ફોર્સ ઓછો કેમ રહેતો જ્ઞાન તો જ્ઞાન જ કે જ્ઞાન તો અજ્ઞાન અટકાવે એ પણ અજ્ઞાન જ્ઞાન પેલો ફોર્સ વધાર ના હજુ એવું દાદાશ્રી બુદ્ધિ સાહેબ જાય જાય એ બને બને બને આનંદ અંત થઈ જાય એના માટે તમારે સેમ્પલ જોયું તો આપડાપક ભાઈ ખરાબ એ જ હોય જાય ઓછો કઈ ના કરો ભાઈ કરે છે બે દોઢ મિનુ તમારી શક્તિ ને એટલે તમને આગ્રહ બનાવે છે તમને આકાર બનાવે છે શાંતિ થતું છે ને દાદા પક્ષ પર જ્ઞાન તો આવું હોય પક્ષપાત ના કરે દેખાય ખડું પક્ષપાત જેવું પક્ષપાત ના એને દાદા અંદર હોય કે દાદા પક્ષપાત થયું જોઈ દેખાય ખરું પક્ષપાત જેવું લે દે દે તો દેવા તો અનિત મત કરતા હે તેના ત પક્ષપાત દેખાય છો પણ અંદર સ્ના તો પોજલ ન સબ પક્ષપાત છે જો કોકને જેર ચાહતી તો તેના તો પરવલં થાય કર ફાઈ है ना, जाएगा जाएगा ना।, जाएगा ना भी के नहीं भरत भाई पूछे पटेल नो राजीव मरे दादा भगवान ना राजीपो ना मरे દાદા ભગવાન મળે છે કોના મળે છે દાદા ભગવાન જે કઈ મળે પ્રભારમાં છે ને રાજીપોલે બહુ આટલી વધી રસ કે નહી એનાનું નીનાને આ બેના પણ જો બોમ ના પડ્યા બસ બોમ ના પડ તો કઈ ન થા આજી મને વિચાર આજી મને જાણો થાય તો આપો કે તો નીરુબેન ને માખી જ્ઞાન એવું કેવું કે છે એ તો બરાબર જ્ઞાન એવું કે તો બરાબર છે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 હોય છે રીત જુદી લાભ જે લાભ લેવા માંગીએ લાભ માટે આ રીત નહી રીત જુદી આ રીત તો સતત વિનય ને બ્રેકડાઉન કરે અભ્યાસ કરે વિનય નો અભ્યાસ કેવો સરવાર ભાજપ નીકળે જ ના નીકળે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 કચરો નથી અમારે કચરો તમારે નીકળવાનો તો આ જાગૃતિ રાખવાની હવે તો નિસેતેને ઓ ભાઈ લંબુ મે બોલવું તો આમ જે તે લોકો બોલવા છે એમ કહી એમ કાં કે જો તો મેં થી ધારન કરે આ પરિવાર્ના સાર ઘરે સ્મીટર કોન લાગ નલે મેરે પ્રાઇવેટ નાતે ડ્રેનિંગ ના કરે સવાર બહુ હે કૈ જોતા આવડે નહીં હે એ તો અમને દેખાય આવું થાય અમુક વાર લાગે આમ તમને બધું બોલવાનું એવું લાગે ચાલ બહુ વ્યવહાર વાત હશે વાસો વાત નો સારું બીજેક વાત કોઈ ના આપેમ મને એવું લાયકા બોલવાની કહેવાય છે તમને સમજ ના આપે એ માટે તમારો ન્યાય ના આપી જન્મ ચાલી કરતા થોડા મોટા જગેતી કાલે કેટલા જલ્પ હવે નથી આવતો ખોટા પડવા માંડે એટલે બંધ કરી દેવું ટેન્શન આપીને ના થાય છે તમે મન ના કેવા પ્રમાણ ચાલુ એ થઈ જાય બંધ <laughs> <laughs> આવું કરવું હોય નઈ એમ એવું એવું કવું છે એવું તો લાગે મન ના કયા પ્રમાણે માનતો નથી પેલા તો સાચું જ લાગે પછી એવું લાગે કે આ આવું ના મળે ના કહેવાય તો ચમતું ના ગમતું તે હવે કોઈ લખન ના હોય સંતો થી મૂક્યા છે બધા સડેલો આવશે જ્યાં સુધી સમ્યક્તો ના થાય તો સૌ સસંદ ગયા નિશાની છે સમ્યક્ત હોય ત્યાં સમજ ના થાય ત્યાં સુધી સાધુ તેના તાબામાં રહય છે નહી તો પોતા પોતાના સશન માં જગત આપી પોતા દાપણ થી જ મુખ હોય મુખ બાદ દાપણ થી ચડે અરે શાંતિ આપણ ની શાંતિ આપતી ના થતો એવો ટેસ્ટેડ હોવું જોઈએ લોકો ના શરીયો વધારે ગયો શું ખબર ટેસ્ટ ના જોઈએ પણ ખબર પડી જાય અનટેસ્ટેડ કેવાય આપેટ નાખવું ગમે એટલું સંડ થાય એના પરિણામ ન બદલાય પરિણામ બદલાય નહીં તરફ વિરોધ જેવું ના દેખાય ગમે એટલું લોકસનશે પરિણામ બદલાય નહી મૂળ માં એક વાર ઉદ્દલ પરિણિત ના હોય એને પરિણિત ભલે દસવી દસવી અમ લડે પણ તમે દસરાશ્રમ માં અને ક્રમિક માં કેવું છે દસબી જોડે જ હોય તમે જોડે જોડે જ હોય દસબી જુદા હોય તમે જુદા હોય બિલકુલ જુદા હોય કારણ કેભાવ દેવ જ્યાં પોતે હોય ને ત્યાં જ આત્મા જોડે તો એટલે જુલું ભાષે દેવું અંદર શું અંદર આનંદ છે બહાર ઉપાળી આત્મા ને પૂજો દે ફરી બેહ થાય અને કમિક માર્ગ કોઈ દાડો છૂટો પડે નહિ છે જયારે હોવાના થાય ત્યારે નવાણું ટકા સુધી છૂટું પડે ને સો ટકા થયા અને આ તો સો ટકા થયા ઉપરાંત તો પાંચ મોમેન્ટ સો થઈ જાય ખાતરી દરોજે આ અશાંતિ આ અહંકાર આ માન દેખાય કે મારો અહંકાર છે મેં ખોટો કર્યો छता है छठा दरज ना अहंकार आ मान अपने जाए कि आ अहंकार से छूटो नहीं थो क छूटो नहीं तो